છબીસ છ સત્યાસી જોઈને કામ બરાબર નતું કર્યું પણ આજે પેહલી એક સાત એવું કહી શકાય ડૂબતી વખતે આપડે તપાસ નાખી છે ત્યાં ડૂબા મારી પેલું અમા વ્યવસ્થિત કઈ જય જય દાદા ભગવાન હું તમને હું મગન વિશ્વ દાદો દાદા એ ખોડાવ્યું દાદા ભગવાન કરો ગામે તમને વાતો ગામ જ સારું તમને બે હાલુ આપડું ફરજો ફરજીયાત છે ફરજો કે ફરજો બધી ફરજીયાત છે રોગ ફરજ બધા હોય ફરજીયાત છે બધા નીકળ્યા બટા ના નાય બંદી જાય દીકરા આ પ્રે બુકરા ઓ આ શું લે ભાઈ કેશ બેંગ ના બધું ઉતારી જાત્રા કરી કરી સાકો પર કરી વળે એની અજુબા દેની લે ચિંતા મેં અગાત કરતો આયા અટવા કે અગાત કરતો આખો જ તમારી યાજ્ઞા જોઈતી મને બરાબર અંદર બરાબર આવે કરવાનો અને હિંમત આવે એટલે મેં પછી શરૂ કર્યા કે આ રસ તો તમારે કઈ કરવો જ પડશે હા પણ બોલ ઘણા ચી બીજ કાય પોતાની માનેલી ફાઇલો ચોખી કરી પૂછે મોટા તમને થોડું ઘણું દેખાડ તમને દેખાય છે સમજાયું ને તમને હમ સા મહિનો સંબંધ આપો જયારે અત્યારે આ સંસાર માં આવ્યો આત્મા તો કઈ રીતે અશુદ્ધ થયો આવો ને બધું જણાવ્યું કેવી રીતે વસ્તુ થયું એવી રીતે જાણવા બઉ જારજી છે હરેખર ધીરજ છો તમે ધીરજ હા હાથમાં ધીયે જો શરીરમાં આત્મા શું કરે છે આત્મા હોય કરે છે આત્મા નું કોઈ કામ નથી કરે છે ખબર નથી શું પૂરું કરે છે કઈક પૂરું કરે છે એમ ગયા અવતારમાં કર્મ કઈ કર્યા હોય તે આ લાઇફમાં એ શું કરી આપે આત્મા દુઃખાર્જ તો શું કરે છે તમારા તમે કર્મ ડિસ્ચાર્જ કરો છો તો આત્મા શું કરે છે અમને તમને શું હેલ્પ કરે છે અથવા કોણ ડિસ્ચાર્જ કરે છે નથી ખબર દાદા બધું જાણવું પડે જાણવા માટે આવતા છે આપડે એવા ખાવા પીવા માટે ખાવા પીવાનું તારી ગરબામાં છે ને ગાય પછી બધા ને ખાવાનું કહેવાનું એમ છે કે આપડે લાઈ ને ઉભી થયેલી ત્યારે એમનું કેવું છે કે આ કર્મ અનુસાર અવતારો થયા કરે છે પણ પહેલી વાર એક આપણી ઈચ્છા અનુસાર છે પહેલી વાર કેમ કે સમજાય તમને શું લાગે છે એની મેળા ચાલે છે અને અમારા રોલ આ કર્મ નો ફૂલ ફિલ કરવા માટે અહિયાં છીએ હાથમાં શું કરે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 મેં પૂછ્યું એકદમ બચાવી તો ફરી છે આપડે દાદા ભગવાન દાદા ભગવાન નમસ્કાર કરવાનું હું આમ કઈ નમસ્કાર પ્રગટ થઈ ગયા છું અને તમારે પ્રગટ કરવાનો આ દિવાળ ગયો છે તમારા દિવસ વગાવાનો દિવાળી જઈને હું પોતે ભગવાન જાય ને જાણે હું પોતે ભગવાન ઉભું થાય હા તમે બોલાયો પાંચ મિનિટ પોણા બે વાગ્યા વધુ મતું હોય થોડું પછી પાછા બે માં તો બિલકુલ એટલે હું ઉઠીને શું કરવા રહ્યો મેં ખરેખર પોણા બે જોયા ત્યા થઈ ગયું એટલે પછી પડી હું આવી ગયા હું આ તો હું વિધિ કરું છું ને તે ઉધાર ના રાખે નિંદ્ર આ વેધિય ચાલે મેં ક બે વાગ્યા તો પછી કોઈ ઉઠે તો બે વાગ્યા બધા દીખવું બે કલાક નો બે કલાક ઠીક મેં ત્રણ ઉઠાડ્યા મને આરામ થયો બાપુ હું વગર ની ઊંઘ આવતી નહી તમને હું ઊંઘા કોઈ વાર હોય દાદા તમે કોઈ વાર એવું પણ હોય જાનવર હું વાર ઊંઘાવાની યા મીતને દેહી રે કે યાર આજે ગોડર હા યાર બ્લેક રેવાની હતી હા રિલેક્સ કાઈ કરું કાઈ ને હે જ કે કે રિલેક્સ કહે છે પેલી ઊંઘ જ કેવાય અને પેલી ગઢ કે સાઉન્ડ સ્લીપ આવી એમ કે Oh, my God. Sam, I'm over there. કે છે <sharp> બધી એમ જાય તો આપણું ઇતરાગ છે તો આ પુત્ર કેમ કરે છે આ પુરુષગાર પૂર્વક નો ઉદય ઉદય રિપોર્ટ લીધા ઉદય ઉદય આગળ થાય એમાં પેલો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 એના કર્મ ઉભો થાય છે કર્મ પછી હંકાર નીકળી જાય લડિયા એના આપણે જોયા કરવા હા ના કરવા કરતા ગઈ કેવું ને બધા પાંચ પૈસા નીકળી જાય એ વાંધો નઈ થોડી થોડી પીશું દાદા થોડી થોડી પીવાની રાખવાની તમને અનુકૂળ આવતી હોય તો ના મોટિલ ભાઈ કેવું સિરે મારી શહેરી ઘરે આવ્યો એટલા માટે પેલો કરી દીધું બરાબર બરાબર બરાબર ને ટાઈમ નક્કી કરો કરવા દાદા આપડો તડકો એવો કાઢા હું કરીને રાખ્યો I think I go bahut kaha the. Hello. Hello. Yeah. Okay. Here I'll be back in a minute. Okay. Low. All right. Okay. I'm today. Today? Yes. Oh, I think I need to go. Could even take guys? Could it? I thought I'm going to do it. So, you stay over. I think I will leave in the minute. I don't know that. લાગણી બતાનું મોટું આવશે ચાર વખત બ્રોડ મા વખત વખત ના કેમ રે નારે દરેક પછી પ્રતિમા કરવું જોઈએ હું રોજ પ્રતિક્રમણ સવારે એમના કરું છું એમ કે છે ભાવના ને પેલું શીખવાડ્યું છું ને મેં ગયા વખતે પ્રતિક્રમણ તો કે હું રોજ સવારે એમના પ્રતિક્રમણ કરું છું તો થઈ જશે પણ નહી રે આ એમ એને પૂછો એ જ તે દીને જ જાઓ જાવ જાય એને પણ ઓકે આ તો ઘરે જરા ઉભા જિનતો શુદ્ધ આત્મા છું ધવ્ય કર્મ ધાર કર્મ નવકંથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું છું અનતા જાણવામાં પરણમેની અનંતી અવસ્થાઓ હું સંપૂર્ણ શુદ્ધ છું કરવાનું શુદ્ધ છું સર્વાંગી તમ સુધે એવો શુદ્ધ આત્મા ભાવ કર્મ નૌકંથી મુક્ત એવો શુદ્ધ આત્મા થઈ હોય પર હોય એ બધું જોયું ક્યાં થાય આખો બંધ બોલ જોવા